થાય છે તે તો ભગવાન માટે બ્રહ્મ માટે શુદ્ધ આત્મા સ્વરૂપ માને આ જે છે તે પોતાને એમ ખાતરી થાય કે હું મરવાનો નથી મારા પુનર્જન્મ થયા જ કરે છે હું મળતો નથી મારા જન્માંતર થયા જ કરે છે એવું જેને જ્ઞાન હોય એટલે હું કાયમ મરવાનો જ નથી જાણે હું મારો ધર્મા થયા જ કરે છે તેને બ્રહ્મ સ્વરૂપ કયા એટલે કાયમ નો છું મારા ભ્રાંતિ છે ધર્મ થયા કરવાના પણ હું છું એવું જે જાણે છે એને બ્રહ્મ સ્વરૂપ કહ્યું અને મૂળ બ્રહ્મ નિષ્ઠ થઈ ને બેઠો એટલે પરભ્રમ થવા મળે પરભ્રમ થવા મળે પરભ્રમ એટલે શુદ્ધાત્મા બાર સુધાર સ્વરૂપ એટલે શુદ્ધાત્મા થઈ ગયા કે છે આ એક વચ્ચે પદ જેવું છે આ जाने ब्रांती सनातन माने की हूँ ना બાકી આમ તો બ્રહ્મ સ્વરૂપ શુદ્ધાર્થમાં થઈ ગયા એને બ્રહ્મ સ્વરૂપ મારે લોકો શું કે છે બીજું કઈ પૂછવું પર બ્રહ્મ સ્વરૂપ હોય છે સંતો નું સ્વરૂપ હોય છે સંતો નું પર સ્વરૂપ હોય છે હા એને જો ભય ના લાગતો હોય મરવાનો તો કાલે મારે મરવાનું છે તૈયારી કરો કે છે એ ભ્રમ સ્વરૂપ કહેવાય મારે મરવાનું છે કાલે હવે મારે જવાનું થયું માટે તૈયારી કરો એવું જે કે છે તૈયારી કરાપ્તો થવાનો ભટાક ભટાક ભટાકી ભટાક ભટાક કર્યા કરવાનું પછી ચાર પગ ને આવે ત્યાં કુદાકુદ કરી મે આપડે છે તો એને દરપોક ગણવા કે કેમ એક વખત એક જ વખત મરવાના છે એવું ઘણા બોલે તો એ લોકો દરપોપ છે કે કેમ દરપોક છે એ તો મરવાના પોતાની જાત એવું મરી ગયો અને કઈ મરી ગયો જીવ તો મારું શું થઇ જશે હું મરી ગયો આમ થઇ ગયું છે શું થયું નથી આમ તો ડરે છે આ ગમે છે આ બધા જોયે મરવાનું થાય એટલે જતુ રવાન થાય <laughs> okay. That's a good answer I like. Duniya jode primes me. I wanted to ask him one of my biggest fears I don't have fear. Marvanu mm. <laughs> chhe tena sahi vagar marta nahi koi ma chhe ene marvan hoy tena tari saint karva ma aave tyare signature thai jae paper par va tyare bija maran thai. મારે મરવું છે બીજો કોઈ માલિક નથી આપડો એટલે આપડે સહી વગર કોઈ થઈ જઈ ના જાય સહી વગર મરાય નઈ આપડી રાજી ખુશી છે વ્હીલ પાવર છે you know I have a question if see, we know that all the materialistic things are not important and all the relationships are relative then uh then why then there's nothing to be scared of dying so um uh so how do I give the signature for death so get to me now core rebellion guide please uh see for me personally i don't see any importance in materialistic things and, and yes. i feel that it's the more no importance in the relationships that uh in relative relationships so i want and i'm not and i'm not scared of death because i don't know what death is so why should i be scared that's my attitude and i want to die i want to experience death alive so i can be conscious of so i want to ask him how i can do that ણ નો એક્સપિરિયન્સ કરવો છે આ કોટ કાઢી નાખ્યો આ કપડા કાઈ નાખે મરણ થયું આ કાઢી કાઢી નાખી સાત થી બંધેલો છે આજે સાત સાત પૂરા થઈ ગયા એટલે સાસો સાસ વધારે પડી જાય ઓછા વપરાય મોડો ભર જાય વધારે કેમ કરી વપરી જાય ક્રોસ માર્ક માં આવેલો હોય તો બઉ વાપરી ચોપડી વાંચી પછી છે self realization and that nanhi patel padi self realization mate j excited thai jau chu baki nahi le personally vedna thai re bau <laughs> thai <laughs> <laughs> je koi pan sthiti ma depression na thavu je yaar bhare maar mare dollar kapi le did you follow what is yeah yeah koi kaam ni yani condition આવતા બઉનો ડ્રાપ કર્યો આપેલો તેનું આવે છે ને કે બે રેના કે વેલિડ એ રાઇટ બિલિગ એટેચમેન્ટ છે રાઇટ બિલિગ એટેચમેન્ટ પેલે રાંગ વેલિડ એટેચમેન્ટ ફાઈ એટલે એટેચમેન્ટ થાય ત્યાર પછી બિલિગ પર બિટ થાય ત્યાર પછી થાય બ્રેક અત્યારે જ ન છૂટી જાય એટેચમેન્ટ પર છૂટી જાય દર તમારી સાથેનું એટેચમેન્ટ છૂટે હમણે અમારે બહુ રાત છે બેક આપો ને એમ તો એમ તો તમે શું કરો આપડે તો ખાલી કહે કે આમ જાતો એમ જોવાનું એમ જાતો એમ બેસવાનું ચિંતા બિનતા તમારે નઈ ભાઈ ચિંતા નથી કરે તમારે ચિંતા નહીં કરવી પડે કોઈ કોઈ વાર કોઈ કોઈ વાર કરવી કોઈ કોઈ વાર કરવી પડે કોઈ કોઈ વાર કરવી પડે તો પછી એમ રે ચડે છે કે મને હું ચિંતા એટલે સમજી જાય છે મારી પર વિશ્વાસ નથી બરોબર છે હું આપી પૂરું આપી દે નહી તો હાપા શું કરું છે નઈ શું જવાબદારી આપડી પર રાખવું તમે ડાપણ કરે છે ને પાછા ચિંતા કરે એને ખરાબ લાગે છે ક્યાં અધુરું હપે એના કર ના હપાય એવું રોજ બોલે મારી પાસે ચિંતા નહી કરવાનું તમે એકલા ચિંતા કરો બેન હોય ચિંતા કરી પડવા ના દે મેડ આવડી ગય ને હા તમને મેથડ ના આવડી આપ્યા દાપણ છું હાથમાં તમારા ચરણો માં સોંપવાય તમારા ચરણોમાં સોંપવા આવ્યા આવી ગયા ઘર બદલ્યું જગ્યા બદલી એટલે કેવા રેહતે એમના સાસુ મરી ગયા એટલે જગ્યા નાખી અને સંદાસ માં ભગવાન ના કહેવાય બધા દિલમાં એ કરો ઝાડમાં લાવડિયા હોય ત્યાં હોય લાગણીઓ હોય લાગણીઓ જ્ઞાન સુખ આ જાડ ને કાપી નાખે પછી પોર્ડર કેવા થઈ જાય ને પાણીમાં બાંધો ત્યારે ખબર પડે બે દાડા પછી લાગણી ધરાવે ફોનગો ફૂટે બે દાડા વધારે રાખો પાડે આ ના કરી એટલે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન મેન મેડ જે છે ને રાહત ગયા પોરમ પોઈ ગ ના જાય કોણ પ્રકાર આપ માન્યતા ખરી એવી માન્યતા એવી ખરી ને હા ખરી વાત કોઈ માદો હોય આપડે પછી જબરો કોણ હા તું તે ખોટી ખોટી વાત કોને ફેલાય તા આખું હિન્દુસ્તાન ના લોકો બંગાળના લોકો યુડપી ના લોકો બધા દક્ષિણ ના મહારાષ્ટ્રીય યમરાજ કોણ શું નામ એમનું યમરાજ યમરાજ હવે ખરી રીતે એ નથી પછી મેં શોધખોળ કરી તો યમરાજ નથી પણ નિયમરાત છે શું છે નિયમરાત છે ને જન્મ નિયમ થી થાયમરાજ નામનું કોઈ જીવડું છે નઈ વગર ગામ ભડકાઈ મારે લોકો દાદા ભડકાઈ હોય તો કેવા કેળા પર પાળા પર આવે એમ લેવા ના મારી શકે આપણા કર્મ આપને મારે આપડે પોલીસ વાળું નામ લઈ ને આવ્યા અહિયાં પોલીસ વાળા કોણ ફરકે જે ગુનેગાર હોય તમારા બ્લડર છે એકલા પડગ બધા પડગ હા એ ગુનો પોતાનો એટલે તમારા ગુના તમને ભડક છે ગુના તમને બાંધ્યા છે કોઈ ભોજનારો નથી ગુના થતા કોર્ટમાં બધા ગુના માફ કરાવવા ભીખુ ભાઈ શું બોલે ગુના માફ કરાવવા છે કે નહીં કરાવવા છ ગમના પટેલો બહુ ઊંચા ગણાય છે તેમાં કઈ એક જ છોડી દેવા મળે છે ઊંચા મારી બેઠા છે મોટા બધા યોગ દ્રષ્ટિ પુરુષો માં કેવાય યોગ દ્રષ્ટિ હા મને ભેગા થાય ને ભેગું છે ને નાનુભાઈ પેલા આપણા હાથમાં આપડે બધું નિયમિત રાખે આઈ મીન વ્યવસ્થિત રાખે પછી પછી આપણે થોડી વસ્તુ માંથી પણ ચિંતા નહીં કરવી જોઈએ વ્યવસ્થિત હોય વ્યવસ્થિત ચલાવી લેવાનું હોય તો પછી મારે નાની નાની મોટી નાની નાની વસ્તુઓ ચિંતા મારે ના કરવાની હોય મોટી નઈ નઈ નાની નઈ નઈ ફરજિયાત નથી તમારે બાંધવા બાંધો ને બાંધો વધારો આગળ રોડ ઉપર બંધ રાખે આખા બંધ કરી ને ગાડીઓ ચલાવાય કેમ ના ચલાવે બધું છે વ્યવસ્થિત છે ને એટલે વ્યવસ્થિત વ્યવસ્થિત નો અર્થ સમજ વ્યવસ્થિત એટલે ઉઘારી આંખે ચડાવો ગારીઓ ખુલ્લી સાવધાની પૂર્વક કેરફુલ કેરફુલ આ વ્યવસ્થિત અને આ કર્મ એ કઈ રીતના કાર્ય કરે છે વ્યવસ્થિત અને કર્મ એ બંને કેવી રીતે કાર્ય કરે છે પરીક્ષા આપ્યા પછી now i'm no i haven't been able to <laughs> yeah ekate bangadi the deri ekate <laughs> gadiyar che etle ha par ha to ek photo dekha ek biji pehva manas gadiyar pere dada evi fashion ke aa fashion hai ha ekate gadiyar ne <laughs> <A> bang <laughs> <laughs> <laughs> diniya ke rang gele le rang gele le dada ra ithe to na payo nathi dedi den ke mithe મેળજી નથી રાખી ગયા રાખી કાળજી રાખવાનું મળવાની જરૂર દાંત કરવાની જરૂર છે એના કરતા ચોખ્ખું હું તો કોઈ નકલ નઈ કરી મારી જિંદગી કોઈ નકલ જ કરીને નકલ અમને લોકો નકલી છે પ્લે વખતે તૂટી પડશે તમને શા માટે જ ના જશું એવું કે નઈ તો આપડે એને મનમાં વ્યવસ્થિત છે તૂટશે ના તૂટે મનમાં ભડક નહી કરવાની કોઈ રીતે જય અતિકે જયં સર જોસે આ પ્લેન માં આલેલા તે દાદા નું નામ લઈ રે નામ દીધી ને ત્યાં ડાગે પડી ગયો તે એવું ઘણા ખબર આવી એ મારા તે અહીં એનએસ ગારદારે નામ કીધું કે બધું રોગરે થઈ ગયું કે તે આલી ઉઠાય ડાગે એ ચાર પોઈન્ટ ખબર આવી કે ક્યાં ક્યાં નહી ક્યાં નહી નહી નહી નહી તો દોર એ અંદર ઓમ સાચું હા હા મીના કે છે કે હું મને કોઈ બીક નથી લાગતી પણ ધારો કે બીક લાગે થાય તો હું છે એની સામે ફોર્સ કરીને એ કરું કરીને કોઈ મને કે આ તું કરવા જઈશ આ કરવા જેવું નથી એની એવી કઈક મને બીક બતાડે તો હું અંદર ફોર્સ કરીને એ કરું કે છે એની સામે પડું એમ ગાડો અહંકાર કે મેડ અહંકાર શું કે કેટલાક ને કેટલાક સિનેમા જોવા ના જતો નથી આવડું કારણ કે બોલે હું ચાલુ બઉ ખોટું કે ખોટું હોય એટલે આપડે જોઈ દેવાનું કે આપડે આપડે નઈ ચાલવાનું પ્રમાણે પણ હું જોવાનું છે 3 હવે અહિયાં ત્રણ મહિના ની સર્વિસ ત્રણ મહિના માટે બોરસદ નજીક દાવોલ દાવલના તવી સાહેબ તમે કા પૂછ્યું કોલેજ માં પૂછ્યું ભૂલ લાગશે નહીં તો જાણી તું જાણી વાત કર ભગવાન ક્યાં રહે છે તમને શું લાગે છે ક્યાં રહે બધે પછી આવે ભગવાન બધે હોય ન હોય ને કઈ હેલું તમારે બધે છે એવું કેમ ના પાડો છો ના નથી ક્રિએટેડ નથી આનો ને ક્યાંથી ગોડ છે ભગવાન છે કે નહીં તમે ભગવાન ના હોય તો આનંદ ને બધું હોય જ નહીં આ જે લાગણીઓ આનંદ સુખ દુઃખ છે ઉપર બધે ફરી આવ્યો આકાશ છે ખાલી કોઈ ત્યાં મુકામ નથી ભગવાન બધે ફરી આવ્યો તપાસ કરી પડે ના કરવી પડે આ લોકો કેમ પોલમ પોલ ચાલતું છે એનું એડ્રેસ સાચી કાગળવા જોઈએ મેં કહ્યું લખી લે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર એટલા બધા છે આખ થી ના દેખાય દુમીનથી ના દેખાય એવા નાના નાના ક્રિએચર બધું ભરેલું છે અને ક્રિય ની અંદર ભગવાન રહીલા છે શું કે ભરેલું છે સ્ત્રી ભેગી થાય પણ ભગવાન ના ભેગા કારણ કે ભેગી થાય ની છે મારે સ્ત્રી ભેગી થાય ભગવાન ની ઈચ્છા છે ને એ માટે થતા નથી ભેગું વાતચીત કરો બધી ત્રણ વર્ષ અત્યારે સારી જગ્યા મળી ગઈ અત્યારે સારી પોસ્ટ મળી ગઈ છે to nai થાય ન થાય નઈ બટ જગત જ પધલ છે પધલ થયા ગયા છે ભાઈ પૂછે છે અન્ન કેવો ઓટકાર એ સમજાવો અન્નથી જેવું અન્ન ખાવશો તેવું મન બને છે તેવું બને છે શું કરું માટે અન્ન ચોખ્ખું ખાવું જોઈએ પ્યોર તો મન સારું થાય ખાઓ એક મહિનો બે મહિના તો મદદ મન ચાલુ થઈ જાય બઉ ઝીણા વિચાર આવે સુખમાં સુખ માં વિચાર આવે એવું મન એના ઉપર બંધેલું છે અને વાણી જેવું પાણી એવી વાણી મુસલમાન જયારે પાણી પીવું હોય તો તમે પણ અધ્ય સાલે બોલતા શીખી જ પાણી એ વાત આહાર એવું મંદ આહાર ચોખ્ખું રાખવું જોઈએ પાણી ચોખ્ખું રાખવું જોઈએ અને પાણી અમુક જ પીવું જોઈએ ચોખ્ખાવાનું ત્યારે આ હોટેલમાં અહીની હોટલો સારી છે પછી ત્યાં ઇન્ડિયા ની હોટે બધું બધી રીતના કામ છે બધા ઘરા છૂટી રહે છે તમારે કકડાટ કરો બીજી વાર ન આવતો બીજી વાર નો આવતો એમ એવું કહી દો તો બીજું હું કરું એય કે જો હું આવી તો તો ભલે આવે વેલકમ હા તો ભલે આવે તે એવું કહેતા કે બીજું કલાક નો આવતો હોય તો કએ તો કાચો સમય કેવું પડે ને બીજું આખા હે ને બરે કે ભરેલું છે ખાલી હોય તે એમ એક ઠીક જગ્યા પર ને જ ઝઘડો મારે હું ઈ છોડાવન ન થે દાદા કઈડી કઈક ના હોય અને વિચારશી લોતો એવું ના આપણે નાખીએ આપડું કામ કર્યા પછી માણસ તને રાત્રે રહીએ ને શું થઈ ગયા નથી બરાબર હું ચા પી નાગો માણસ શું ના કરે નાગા એ કોણ મોકલી આપણે તમારો હિસાબ ત્યાં ભાવ માં સંભાળવા નીકળતા વાતચીત કરો નઈ બેસી ગયા બઉ સારું કામ ગમે તેવું નઈ ગમતું કદાચ વિચારતી મોટા ભી ગયારે આગ્રહ શેમાં સેમાં છે તારે આગ્રહ હોય બે દાદા એ દિવસે આમ કરો એ બઉ ડિફિકલ્ટ છે નિફિકલ્ટ તમારો અમારી સાથે કોઈ વાત કરે અત્યાર દિવસ છે એ ભાઈ અંધારું થઈ ગયું દાદાજી તો હું ફરી કઉ હું તમને વિનંતી કરું ફરી જોયા આવું